સ્વામીનારાયણ ગુ જુનાગઢ અમદાવાદ બે હાજર એકતાલીસ ના શુક્રવાર તારીખ એક ત્રણ ઓગણીસો પંચ્યાસી દરોડા પ્રથમ પ્રકરણ નું રચના પ્રથમ શરૂ રાત્રિ ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતે પોતાના ઉતારા ને વિશે ઉતરા દેખવા ઓરડાની ઓસરી એ હતા અને સર્વ શા સાધુ ચાર તથા પચાસ આશરે હરિક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી ગોપાલ સ્વામી પ્રશ્ન પૂછ્યો જે કામ શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે संकल्प संकल शरीर मे मथाई ने मनोवन आई ने शिषण द्वारा वीर शिष्ण द्वारा नएता पुरुष कहवाये जीतो रूप ने जीती वीत वही गोपाल स्वामी पूछू जैसे जय दे सूक्ष्मीर रहे सूक्ष्म देह ने कर જેમ ભૂત હોય તે સુક્ષ્મ પ્રધાન વળી ગોપાલ સ્વામી પૂછ્યું છે શિવજી ઉધરેતા હતા પણ મોત થયો તેમ જેના દેહ માં હોય स्वप्न महाराज बोल शिव जी ने योग कला खोज कहवाग्रत अथवा स्वप्न ने योग कर स्त्री न संकल्प तक वीरपात तो कहवाई नही માટે આપણે પણ એ સરકાર નિષ્કા પ્રકાર નું જતન કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાન એવું જતન કરવું પછી સુકમુનિ એ પૂછ્યું છે દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાન ની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રી વિશે દસ દસ પુત્ર अने एक एक पुत्री थी एम क्यू कम समझा द्वारा द्वारिका मत वालों सर्व थकी पोता स्वरूप भिन्न समझे सर्व क्रिया ने कर तो थको अकर्ता समझे क्रिया हर्ष शोक ने पमे नहीं રાજા જે રાજા ગ્રશ્રમ માં રહીને પ્રભુ ને ભજે તે મત ને અનુસરે એમ ભગવાન પણ ગ્રસ્થાશ્રમ હતા અને દ્વારિકા ના રાજા કહેવાતા હતા માટે સાંખ્યુષિ પણ દેખાડ્યું શ્રીમદ ભાગવત માં કપિલ દેવે દેવવૃતિ પ્રત્યે કહ્યું છે સ્ત્રી રૂપ જે મારી માયા તેને જીતવાની અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી म उतरी श्री कृष्ण भगवान ने, ने कहू जे यमुना जी, जी ने एम कहो जो, जो श्री कृष्ण सदा बाल ब्रह्मचारी हो तो अमने मार देजो पी गोपीओ एम क्यूजे एम कहू ત્યારે યમુનાજી માગ દીધો પછી સર્વે ગોપીઓ ઋષિ ઋષિ કહ્યું છે અમે યમુનાજી ને એમ કહ્યું છે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો એટલે યમુનાજી એ માર્ગ દીધો હવે કેમ કરીને ઘેર જઈએ પછી ગુરવાસા ઋષિ બોલ્યા છે मुनाश्चर्य सदा। भगवान नो तथा ऋषि न जा सकती है भगवान तो नैष्ठिक व्रत राखी गोपीओ ने संगे रेमा ब्रह्मचारी था અને દુર્વાસા ઋષિ તો વિશ્વાસ ભગવાન એવા અતિ મોટા હોય તેની ક્રિયા કયા માં આવે નહીંખ્યમ વાહ ને ખોલીએ તો હજારો જડે પણ યોગ કહા એ કરીને ઉર્ધ્વ રહેતા હોય એવા તો એક નરનારાયણ છે સ્વપન માં વીર્ય પાઠ થાય છે તે બ્રચારી કહેવાય નહીં અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્ય માર્ગે ચાલ્યો છે सन सीख रात्र गो आसन, आसन कर જેને કરીને સ્વ થવા પામે સ્વામી પરસેવો વળા સારું બધે શરીરે આવડના બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહી માટે કામ જીત્યા નું સાધન તો સૌથી ઘણું કઠણ છે ભગવાન ના સ્વરૂપ ની ઉપાસના કરીને નિષ્કામી થાય છે પછી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે પછી શ્રીજી મહારાજ બોલા વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીંડ બ્રહ્માંડ તો માહિત છે ને નાશવંત છે માટે હું ક્યાં અને એ પિંદ બ્રહ્માંડ ક્યાં અને મારા ઈષ્ટદેવ છે પુરુષોત્તમ ભગવાન એ તો અનંત કોટી બ્રહ્માંડ આધાર છે અક્ષર અગ્નિ બળતો હોય તેને માટે જળ પડે તો ઓલાય જાય અને વળવાના અગ્નિ સમુદ્ર ને વિશે છે અને જળ નો ઓલાયવો ઓલાતો નથી તેમ જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે तो अतिशय अमार भेड़ा रहा है जाने तो जेवा ईश्वर मेरा गुण ब्रह्मचारी अंतरिया सौ તે બાઈ બાઈ ને મન માં એમ સમજાવ્યા છે કે બ્રહ્મચારી માં કોઈ વાત ની ખોજ નથી તે એવા રૂડા ગુણ આયવાનું કારણ એ છે કે મોટા પુરુષ ને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ તાકી રહિત થાય છે અને જે મોટા પુરુષ ને વિશે દોષ પરઠે છે તે દોષ ના પરઠના રાણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે सर्वे તેના હૃદય માં આવીને નિવાસ કરે છે भुंदा भुंदा समीपे रही सर्वे प्रकृति ने जाने संसारोजा पदार्थ स्त्री अलंकार आदि तथा खान पान आदि કોઈ મહારાજ ને હેત નથી અને મહારાજ તો સર્વ તકી ઉદાસી છે અને જે મૂર્ખ હોય તે રહે તો પણ એમ ના જાણે આ વાત સમજા સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્મા પરમેશ્વર ની મૂર્તિ કરતો હોય માટે આત્મ નિષ્ઠા ને ભગવાન ની મૂર્તિ નો મહિમા સમજાકી કોઈ પદાર્થ વિશે વાતના રહેતી નથી અને વાતના થયા પછી જેવું પોતાના દેહ નું પ્રારબ્ધ તેવા દુખ દુઃખ ને ખરો मनोमय चक्री धारा ब्रह्मात दर्शन पुरुष लींबू दूसरे दात अतिशय अंबाई गये चना चा पड़े तर कोई रीते जवाय नही अतिशय भूखो थो हो तो ते गली जाए પણ જવાય નહી હોય ત્યાં સુધી ખાન પાન દીક સર્વે ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને તેના આખા ગળી જાય એમ ભોગવે અને વાતના કળવી એ પણ કામ અતિશય ભારે છે વાસના તો સમાધિ ની સમાધિ સંસાર ના સુખ ની વાતના હોય તો સમાધિ માંથી પાછો દેહ માં આવે અને કાં તો અતિ સમર્થ હોય સમાધિ માં જાય ને પોતાની ઈચ્છા પાછો દેહ આવે અને કાતો कोई को समर्त देह मा लावे। ये प्रकारे खो ब्रो प्रकाश देखी जो थोड़ी समझ हो प्रत्यक्ष पुरुषोत्तम भगवानी मूर्ति है भगवान समझे ब्रह्म उपासना भंग प्रत्यक्ष मंत्रे नही तो, द्र, तो दात रेवा दई नहीं पी मुक्तान स्वामी ए पूछू जैसे जे, मन दीद તેના કેવા લક્ષણ હોય અને મન ના દીધું હોય તેના કેવા લક્ષણ હોય પછી હોય તથા પરમેશ્વર ના દર્શન થતા હોય અને તે સમયે જો પોતે ના હોય તો તેની અતિશય પોતાના હૈયા માં થાય અને જયારે ભગવાન વાત સાંભળે તથા ભગવાન દર્શન કરે मैं आज्ञा करे तो घुरा तथा ज्यादा तक जाओ एवं रीते परमेश्वर गमता मई राधी रहते हजार गाँव गो हो तो, हो तो अमारे અને જેને એવી રીતે માન ના નું હોય અને સૌનું સમજશે કે અવળું સમજશે એવી રીતે મન અર્પુ હોય ને નર્પુ હોય તેના લક્ષણ છે એથી વચના વ્રતમ રીતે પ્રથમ પ્રકરણ નું તો તેરમું વચનાવ્રતન થયું વા મગજ માં નો આવે જીરા માં જીરું જ્યાં મન અર્પ્યું હોય ત્યાં નિવાય મન અપનાર કેટલા મન અપ્યું હોય એવા લાગટ હોય ને કેટલા હોય જણેશ નહિ એમ કેવું પોતાની રૂચિ ને અનુકૂળ હોય તો મન હર્યાસ અત્યારે આ સત્સંગમાં કોઈ કરતું નથી ગયો એટલે કેવી રીતે યા બિલકુલ અભ્યાસ જ નથી તો એને સમજવું કેમ એલે ફેસ બહુ ઝૂનો આવતો થાય જૂનો આવતો મારી હમનણમાંય તો આ યાર ઉપા બેઠા હોય સાધુ બેઠા હોય વાંતા હોય ને ને વાતો કરે જૂની પણ ઈ હવે ધીમે ધીમે કોઈ વાંતતુંય નથી ને કોઈ વાતેય કરતું નથી હમ બળવાય જાય ને આ વજામરા નીરાજી વાંતું જાય શબ્દે શબ્દે વિચાર કરી અને પોતાના હૃદય કારણ કે આર નારાયણ પેલો એ સંકલ્પ થવો પડે ને તો વાંચે હવે धक्का मरना पदार्थो बधाई पैके आधार એનું જ વિવેચન આખા છે નથી એવા ખપવાળા બેટલા હોય છે પણ એનુકૂળતા નથી બાજુ થી સરખા શબ્દો મળે અને પોતાનું હૃદય કેળવે એ અત્યારનો સમય નથી આ વાત મોક્ષભાગી ને મળે તો ધર્મ ગુરુ મળે પણ ધર્મ ગુરુજ આ માર્ગે નથી બીજું નહી એને આ વાત ક્યાંથી બનતા બરાબર ને તમે તો આખું હાજુ આપણે બધા વિચાર કરતા હોય શું ને બધા ક્યાંક તો ખોરવા લઈએ બઉ વિચાર કરો જો હમણાં આપડે લાગ્યું વચન આમ રહેતો બધા કરતા અઘરું છે એમ તમે તો કેતા નથી અઘરું તો છે કાળા પાણા ની પૃથ્વી હોય આખી શું કાળો ધોરણ નહી એમાં દમતાલ લઈ ને તમે આવવા જવું જોઈએ આજે જીવ પ્રાણી માત્ર આજે જે જીવે છે ને એ લગભગ કાલુ પાણા જેવા થઈ ગયા છે એમાં આ પાછું વાવ બઉ ઊંડા ઉતરો ને કાલમણા સિવાય નો મળે માન્યું હોય કે હું બરાબર જો પણ બરાબર ન તો કઈ ભાસ દેખાવો જોઈએ એવું બઉ સહેલું હોય તો જગદાખું રસ્તે ચડી જાય આજનો યુગ એવો આવ્યો કે માહિત સાધનો સંપત્તિ વધી એટલે માણસ માત્ર અને દુખ વિના કોઈ દિવસ વહીરાજ થાય નહી વિના ભગવાન આવે નહી ત્યાં કચરો જાય નહી ત્યાં સુધી આજનો સમય નથી પેહલા તો જો આપણે આ સાધુ છીએ ને એને બઉ વિચાર કરવો પડે કે આપણે જેને ભગવાન માનીયે છીએ જેની પાસે જે કલ્યાણ જોઈએ જાગે તો એવડો એ નરમ થાય પણ કોઈ નથી એમ ઈશ્વરે આપણી ઉપર કેટલી દયા કરીએ છે ત્યારે આ લાભ આપણને મળ્યો હવે એની જે મારા કલ્યાણ માટે આ માર્ગે અભ્યાસ કરનારા કેટલા આ એમ જાણીને બાકી તો આપડા નહીં ક્યાં છે બરાબર ઈચ્છાઈ સમજવા જેવી બાબત છે મનુષ્ય મળ્યા પછી ભગવાને જે અનુકૂળતા આપી હોય એ અનુકૂળતા નો સગલો ઉપયોગ કરનાર અનુકૂળતા નો ઉપયોગ દેહ ભાવ માં કરીએ છીએ આત્મભાવ તરીકે નથી એના કરતા ભાઈ હતું છે ભગવાન ની પુસ્તક એટલે શું અમને અનુકૂળ આવી ગયું આ તો તમને બધા પડે એમાં ખુબ વાંચ્યું ઉત્તર મીમાન સાગ પૂર્વ મીમાનુ સાગ બીજા શાસ્ત્રો ક્યાંય આ વાત ન કરે આવી ચોખ્ખી ક્યાંય નિર્ણય વાળી હોય જ નહીં જો હોય તો એને ઉદાસ રહેવો જોઈએ એના ગોઠે નહી બધ પણ આ તો ગમે છે આપણને બધા ગમે છે કે નહી બરાબર ગમી જાય છે મારે કામના વીર કામ નો રૂપ છે એમાંથી કામ નો રૂપ હોય તો સંકલ્પ થાય એને યોગે કરીને પાછું ઉદય થઈ આવે કામ પછી એને જીતવાના ઉપાય જ્યાં સુધી સંકલ્પ ભગવાન સિવાય તો એ કોઈનામાં સાંભળી હોય નઈ ભગવાન બીજા ને તો આ જતન કરવું સ્વપ્ન માં શું આવે બધું પ્રભુ ને સંગીપ્ત જવાની ઈચ્છા વાળા ખરા ને પ્રભુ તરફ જવાની ઈચ્છા હોય સિદ્ધાંત છે વાત ભણતરી ઉપર આખી વાત લઈ ગયા જ મારા અને એ સિદ્ધાંત મુખ્ય ભગવાન કરતા એ તો આ મનુષ્ય નો દેહ એટલે આપણે આ સમાજ માં બધા ગોઠવાય ગયા મનુષ્ય પણ શીખવું જાય અને ઈ જો નો ગોઠવાના તો ઊું ના મળે પછી તો આય જાય આ જાય ને હજમાં રહી જાય માનસિક વૃત્તિ ને દબાવતા શીખવી જોઈ ત્યારે આ રસ્તે આવેલો હું કે આગળ તો સમય એવું વાતાવરણ આગળ હતું જેમ આ વાત આગળ તો હતું એ તો મેં જોયેલું છે એ તો જરા બોલે છે ને એ બધા લાગે પણ ક્યાંય નો સાંભળવાનું મળે ને એટલા વધારે હારું ન લાગે ચાલીસ પચાસ વર્ષ થી આ બધી શરૂ થઈ ગયું હવે કથા વાર્તા ભજન ભક્તિ બધા દેહભાવે આત્મભાવ રાખી કોઈ ન કરે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે અઢારસો છોતેર ના વૈશાખ સુધી એકાદશી દિવસ સવાર માં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ श्री गढ़ा मध्य दादा खाचर ना आगे श्वेत वस्त्र धारण कर मुखार विज आग मुनि तथा देश देश हरिभक्त सभा भरा बैठी पी श्री जी महाराज बोला देने जे, जेट लैराग्य हो समझ कोई विषय भोग अथवा आपत् कहीं आप खातर ने थोड़ा आपत्त काल जे अंत करण जेव हे सब जानू ह जय सत्संग अपमान कोई जीव ने समय नही एट्ला हर्ष शोक जो थी आए पीजी महाराज बोलाजे આપણે તો શ્રી કૃષ્ણ નારાયણ ના દાસ કૃષ્ણ નારાયણ ને જેમ ગમે તેમ રાજી રેવું અને ઈચ્છા હશે તો સત્સંગ ની થશે અને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ ભગવાન આપણને હાથી એ તો હાથી એ રાજી રેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસી રાજી રેવું અને એ ભગવાન ના જીજે રાખવી નહી અને જેવી રીતે રાજી રેવું પછી એ ભગવાન ની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવો અથવા એની ઈચ્છા કરીને સર્વે સત્સંગી મટી જાવ પણ કોઈ રીતે હર્ષ શોક ધારવો નહીં કયું બનવું આપતકાલમાં સત્સંગમાં ત્યારે થોડું થઈ આવે છે બધા દુઃખ થતું છે બધા દુઃખ થતું છે નથી દ્રષ્ટિ દેહ ભાવ માં બેઠી આપડે આનંદ માં કેટલા જઈએ તરફ કોઈ જોવા બેઠો નથી બતા બધું ઘરે. મંદિરે શા માટે જઈએ છીએ બધા બરાબર દ્રષ્ટિ છે ને અમુક નથી ઊંડા ઉતરો ને તો દેખાય ઊંડા ઉતરો તો પેટમાં કઈ પડે કે આ બધું આવું હા ઠીક છે બધી પ્રવૃત્તિ છોડીને આમ ભગવાન ને ધાર્યું બેઠો રહી એવા જે બદલવી જોઈએ તો છે આ યુગમાં મળે એમ થાય બી ક્યારે ભાઈ તો આ બેઠા છે યાદ આવતું છે બોલો જો પછી એ ભગવાન ની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવો અથવા એની ઈચ્છા કરીને સર્વે પણ કોઈ રીતે હર્ષશોક મનમાં ધારવો નહીં એ ભગવાન નું સર્વે થાય છે માટે સૂકું પાંદડું જેમ વાયુ ને આધારે ફરે છે તેમ એ ભગવાન રહી ને આનંદ એ પરમેશ્વર ભજન કરવું બધા એવું કરે છો અને ખરાવો આવી ગયો અને કોઈ જાતનો મનમાં ઉદ્રગ આવવા દેવો નહીં કોઈ ઉદવે ગાવવા દે શાંતિ જેને જેટલો વૈરાગ હોય ને જેટલો ધીરજ હોય તો આપતકાળ માં વિષય પ્રાપ્તિ થાય તે ખબર પડે આત્મનિશ્ચર પણ આપતકાળ પાછો કોર શું જાગૃત ભાવ જોઈએ થોડો આપતકાલ દેખાતો હોય એ ભગવાન નું કાર્ય છે ભગવાન આપણને આજે હાચવજ હવે આપણે હાચવી નથી હાંચવતા સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે અઢારસો છોતેર ના વૈશાખ વી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતે ના દરબારમાં શ્રી વાસુદેવ મંદિર આગળ બેઠી હતી પછી સુરા ખાતર પ્રશ્ન પૂછ્યો જેના પુર માં ભગવાન નો એક ભક્ત થાય તો તેના એક ઉધરે છે એમ કહ્યું છે मधाता राजा दीगरी पचास नई भगवान भक्त ना तो सर्वे कूटुंबी कल्याण मरी ने भीतरी स्वर्ग मैं वैर बुद्धि राखे तो कल्याण नुद्धि भ्रष्ट थी जाए तें तें અને દેહ મૂકે બીજો કોઈ હોય તે સર્વે નું કલ્યાણ થાય છે પછી નાદે ભક્ત પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચય ભાવ હોય અને એક તો થોડા નિશ્ચય વાળો હોય અને ઉપર દેખાતા હોય જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો એને મને એના કમને મક્કત કે હોય છે એ પછી કર્યા ખઈ ગયા રાજે દીકરી એના બહુલામાં કે તેલા કાજા એ બધા બેસી એ હોય તો એમાં મજા મારે મક્કત જ તો એનો ભૂલ કે જોયામાં કરે મતલબ મતલબ મક્કતમાં એક કુટલી નેનો સંબંધ થાય તો કરે તો ભૂલ જ ભૂલ આવે તો આવું હોય તો ખબર પડતી ભગવાન પોતાને તો છે પણ આ બધા લાભદાયી જોડાવું જો તમારે આ જગત માં જેના કુટુંબ માંથી એક માણસ ગયો પરેશ અથવા દેશ માં સરકારી સારા ખાતા દાખલ થઈ ગયો ખેંચે છે એટલે આવો ભક્ત જે થાય ને એનો જેમ ગુણ આવે એટલે એની ક્રિયા છે એટલે ઉર્જા ના સંબંધે તો સુધારો કરે છે સુધારો કરે એટલે ભગવાન ને નજીક થઈ જાય જાય ભગવાન ના ભક્તો ને લાભ મોટો છે અને પછી નુકશાન અપરાધ થઈ જાય ભગવાન નો ભક્તો સાચો હોય એના બાપાની આરે ઓછું બનતું હોય તો આ લોકો ભાવવા આવી જાય છે ભાવ છે ને ભૂલ સામાન્ય ભગવાન ના ભક્તોએ કોઈ ઉપાય ભાવ ઉછો કરતા શીખવો નહીં અને સામાન્ય જનતા માત્ર છે એની ઉપર મારો સંબંધી છે અથવા તો મારો દ્રોહી છે ભાવ કાઢી નાખી અને વિશ્વ દ્રષ્ટિ જો રાખે તો આવડામાં કેળવાય અને નહી તો રાગ બેસ આવી હોય એટલે બધા સમજી જાય જે બેઠા છે આવડા મોટા શહેર માં અત્યારે બીજે ઠકાણા એટલા બેઠા હશે ને ભગવાન ની વાતો કરવા બેઠા હશે ને બો અને તેની વૃત્તિઓને ખનંદન થાય એવી વાત કરેલી હોય એના કોષણ ની હોય આજ આટલું કર્યું આટલું કાલે આટલું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સુધી એકાદશી દિવસ શ્રી ગઢડા મધ્ય દાદા કાચર ના દરબારમાં સ્વામી શ્રીનંદજી મહારાજ પોતાના ઉતારા ને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા પોતાના મુ માની ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં ક્રોધી ગીર્ષાવાળો કપટી અને મે તમને ત્યારે ક્રોધ આવે નહી છે જેના માં પે કેટલા દેવા હોય ઓળખતા જ હોય દેખાતું નથી એમ બધું માનતો હોય અને તણાઈ જવાય નથી વ્યાજબી નથી એમ જાણતા છતાં એમાં તણાઈ જવાય પછી ભગવાન ની પ્રાર્થના કરે ધીરે બાકી તો જેવું પ્રાણી માત્ર માં પીડ્યા છે અને જે આ ભાવમાં હોય એને તો ગુણ મા એમાં બધી માંગી હોય એને એટલે ઈ દોષ એમાં આપના આપણા છે ઈ જયારે મનપા આવે છે ત્યારે દેખાતું હોય છે પોતા મા પોતે પોતાનો બુરુ જીવ તો ખબર કેમ પડે કોરોના આવી સ્થિતિ આવી લાસ્ટ જરૂર એક દિવસ એનો ઓછો થાય થાય થાય ની જીવને ગયા કર પણ એને ભૂક લાગે એટલે પડી જાય માંડવી માત્ર આપણે બધા છે એ મનુષ્ય ગોઠવી અને પોતે પોતાની મેળે તૈયાર રહી છે કોઈ ગોઠવાનું નથી કપટ રહેતું નથી કપટાતું હશે પણ તરત નો દર્દ હોય એમ તૈયાર થાય ખબર પડે અમને તો નક્કી જ છે કપટ કોઈ ની ચાનું ના રહે વસ્તુ તો નથી કપટ તો છે એની ઉપર પડદો હોય એ પડદો જરા ઘસી જાય તો દેખાય પણ એનું ઢાંકડું લેવું કેવી રીતે આપડા છે આપણે એમાં તો જાણી છે કોઈ નો જ્ઞાન એ છે એ સમજે છે મારી આ ભૂલ પછી એને મેળવાનો પ્રયત્ન કરતો હોય તો એક હોશિયાર ગો એટલે એકઅપ લાગી અને હું જ કહું તો હોશિયાર છે મારો કાયમ નો શબ્દ છે જે આપડે મારા નાખો કે અને કામી નો તો અમારે કોઈ કાળ વિશ્વાસ જ નથી જે સત્સંગી છે અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે અને જેને પંજ વર્તમાન કોઈ વાતે અને એનું એવો હોય સત્સંગી છે અને એવા ભારે ભક્ત ઉપર અમારે વગર કરવું સેજે જ થાય છે તમારે ભગવાન ભગવાન તમારી ઉપર નથી રાખવું છે. તો રાખવું વગર કર્યું છે હેઠ થાય છે ભગવાન અને અમારી તો એજ પ્રકૃતિ છે ભગવાન ની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ એક થાય છે એવી રીતે પ્રથમ પ્રકરણ નું છોતેરમું વચના